ને છોકરા છે કુટુંબ તો બધા છે આપીસ તને આ બધું દુખ ના થાય એવું કરી આપીશ સંસારમાં દુઃખ છે બધા વળતા નથી તારે વળતા નથી વાઈફ ને છોકરા ને બધા ને સાથે પોતાની જાત ને વળે પણ બીજા ને હકે એ નમ ઘણી કેવાય મોટો માણસ મોટો માણસ હલકઈ કરે ને જે ઘનો મોટો હોય તે હલકાઈ કાઢે બીજા બધા હલકઈ કહે નાનો ગમે ને વાત મોટો અને આપડે ધણી થઈ બેઠા સર ના હોય કોર્ટ તો બિલકુલ ગઈ જ નઈ લોકો શું કેડી બેસ છે અમારી નાસો આવે ખરી થોડું ઘણ ગમે છે તર આઠ આઠે વર્યા આવું અગમ દુનિયાનો એક નિયમ છે તેનો થોડો થોડો ભય રહ્યા કરે આપણો અને અણગમતી વધારે પડતી હોય તિરસ્કાર હોય તો ચોક્કસ ભય લાગ્યા કરે આપડે માટે અણગમતું કોઈ ચીજ ના કરજો અણગમતી હોય ગમતી કરી નાખજો આવી પડેલું ભાઈ ના ગમતું બીજું કશું નથી ને કોના ધણી તને આપ્યા છે બસ કયા કાયદા થી ભેગા છે નહિ અત્યારે હિસાબ છે તારો હિસાબ ચુકવાનો સામ સામે ચુકવતી નાખતું છે આપતી વખત તમારે અક્કલ નથી અલે આપતી આપું છે શું કાતું ચૂકીને હા મરું મન રાખે અકલ ને ખેતી શું કામ છે એના પાછો હિસાબ બંધ થાય ખરી એના રિએક્શન આવવાના છે જગત એટલે બધું શું છે પડઘો છે જગત તમારો પડઘો છે કે ભાઈ શું ધમાલમાં પડ્યો છે દ્વારા છે એ બધું તમે દ્વાર જ્યા કરે દ્વારા બધી તાઇ જો તારી દ્વારા જોડે ના તો પૂછી લેજે બધા શાંતિ કાયમ આનંદ રહેવું રહેવું જોઈ કે ભરત ને પૂછ્યા છે એમણે કહેલું ખાસ કે દાદા ને મળજો ખાસ દાદા ને મળજો એવું કહેલું દાદા ભાઈ પૂછે છે કે અહમ બ્રહ્માષ્ટમી એ કે છે આપણા માં તો એ જરા સમજાવે પોતે અહમ બ્રિ બોલ તારે બોલાય ક્યારે કે બોલું ના ચાલે તું બ્રહ્મ થઈને બોલ કે અહમ બ્રહ્મા બ્રહ્મ થવાય ક્યારે કે મમતા ખરા છે જે તારે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 કેટલી કાઢી છે અડધી પરથી કાઢી છે જીવતા ના નાખી દેવા તાર મમતા કાઢી નાખી છે તારે છૂટી જાય તને હરકત કરે ન છૂટી જાય લોકો મમતા ભગવાન મમતા નથી કે ભગવાન ભગવાન ની ભાષા મમતા નો અર્થ મમતા કાઢી દે એ શું પડે કે ઘર બાર બધું કઈ નખ આપણું શરીર ધીરે ધીરે સંસાર માંથી નિવૃત્તિ થવું એમતા હા પણ બધું છોડવું પડે ને આ બે ને છોડી આપડે બધું છોડી ઘર બહાર આપી દે લોકોને બધું આપી દીધો માગી ખાઈ ને ગુજરાન ચલાવીશું પણ હવે આ દેહનું શું કરવું એ કાયદી આપી દઈએ એટલે કઈ છે બ્રહ્મા તો છે ભ્રમ તો થયું છે એટલે હું તને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 તમને કેવું લાગે તો આવતી નથી એની રીત ગુણાકાર ભાગાકાર સરવાગા પાક એની રીત જોવામાં આવતી નથી માટે એ રીત વગર ની છે હોય અને મમતા માનવ માનવ આવે છે ને સત્યાવીસ વર્ષથી એક ખ્યાકન પણ થયું નથી કારણ કે ભલે મરી મમતા છૂટો છે તમે સમજ એટલે મમતા રે પછી ચિંતાધાર જવાબારી મારી પછી ચિંતાધાર સમજાવી મારી આ બધું ભોગવવાનું બધું તારે તું જુદો આ જુદો શું રામ બિપિન બિપિન જુદા ને તું જુદા મમતા મારું નાખી નાખ્યાલ આ વિધઉટ માય ગોડ એ કઈ કોઈને લાયસન્સ હતું નથી ભગવાન દુનિયાના ભગવાન જે બધા થયા ને લાયસન્સ કોઈને એવું નથી હમણાં દરેક માણસ ઇન્ડિયા ના થઈ શકે બહારનો માણસ ના શકે ઇન્ડિયા નો થઈ શકે પુનર્જન સમજે છે તેઓ પુનર્જન સમજતા નથી પુનર્જન ને સમજો ને માને મહારા ને આપડા આપડા લોકો ના સમજતા એમ કે કયા અવસ્થા નો વ્ય છોકર બહુ એમ કર્યા કયા અવસ્તા બોલ્યો એમના પુનર્જન તારે કરવું છે એવું ટેન્ડર ભરી દાખી તારે શિશુ જોઈ શીશુ જોઈએ જોઈએ નિર્વિકલ્પ હોવાથી જોઈએ એ જોઈશું શું જોઈએ આથી વ્યાધિ ઉપાધિ રહી જ થયું છે ક્રોધ માર માં બધું કરીએ સંસારી પડે ને તારે જોવા ને શું જેવો રેજે તમે જુદો કરી આપી અને ટેન્શન જોયું નથી ટેન્શન બઉ ગમે છે શોખ છે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 તમારી ઈચ્છા હોય તો તમારા મનમાં એવું નહી રાખવું કે આ ડોલર નાખી દેવાનું કેશું નથી ડોલર રવા દેજે એમ હો ડોલર રવા દો છોકરા आपकी भूल भागी भूल भूल भगवान एक भूल कहीं पर निरंतर थी भूल एक तो भगवान एक घनी शक्ति जाए ભૂલ બંધાયેલો બિચારો પરવાસ થઈ ગયેલો છે લાકારી ભૂલતી લાકારી અનુભવે છે પછી પૂછવું છે તારે પછી ક્યાં ગુચાય કરો છું પૂછાય વાત કરુધે તો નાની ખડકી હું કઈ આગળ તારું ઘર આવ્યું ભાડું ના આપે પોતા છોકરા ને છોકરો હાર થયું બહુ આરણ થયો બે ત્રણ વર ઉપર મરી ગયા દર્શન કરવા આવતા આપણે શું ખબર છોકરા દેગો બોલો હોય મને મીઠું લાગ્યું બોલતો ધંધાભી બોલે મીઠા ચંદ્રાભી આવતા હતા ને ગોરા હરકાતા નહીં હાથ નું ગભરામણ થતી હતી સારા માસ અમદાવાદ તમે અમદાવાદ ગયા તા ડરનીપુર હું મજા તો. સરવારે હિસાબ કાઢી નાખ્યો છે એને કઈક વસ્તુ મને આપવાની કે ઓછી પડેલું હું રિહ ટાઈમ થાય જાય પછી હું કોલ વધારે રિહાય પાછો અમારા ભાભી જોડે મારે મધ્ય ચાલ્યા કરે મોટાભાઈ તો રાજેશ માં સીધા કંધો તમે સરસ ધંધો પણ આ ભાગી જોડે જ ઘી તો મને જો મને બાઈ ઘી માં ઉઠેલો બરોબર એટલે મેઘ પડે નહિ મને મારા શોખ પડે મજા ના આવે આ કારણ સમજી પહોંચે જમવાની પહોંચ્યો જમીને જવું અરે જમવા બેઠા ત્યારે અમારા ભાભી દરેક દાડો જમવાની વખતે અમારા ભાઈ ને કરે બધી ભાઈનું જમવાનું બગાડે મારો હેડ એક થાય મને હેરાય થાય ને કારણ કે ભાઈ ના મોટા બધા પ્રેસર માં હોય બોલાય નઈ અક્ષરે જમવાનું બગડ બિચારવાનું સારામાં આ પડેલું પાસે એટલે પછી મેં તેના નક્કી કર્યું આ તો હારો હવે આ રેવું નથી આવે એટલે રિહાય નથી પણ નક્કી કર્યું કેરાય પણ એ બધા એમ લાગે કે રિહાઈ ને જતો જાય મેં નક્કી જ કર્યું જોડે એટલે કોર્ટમાં બધા ધંધા લીધે પૈસા પડેલા ને પચીસ ત્રીસ રૂપિયા એ બધા આ ગજા વચ્ચે પરચો બધું છે તે કાઢીને પહેલા ગજા મૂકી દીધું એમને એમના થઈ પૈસા લઈને જતો પૈસા રેન્જે તો એવું ના થાય કશું લીધા પછી હું તો બહાર નીકળ્યો એટલે ચાલતો ચાલતો ઠેસર ગયો બે વાર ના લે ઘોડા પણ ચાલતો ચાલતો ઠેસર ને પણ એક ફ્રેન બોલ્યો અમદાવાદ જવું છે એકાદ રૂપિયોગતા આવડેલા રૂપિયા મને માગતા વધારે આવડેલ નથી અને હું અડચણ મુજી અર્થ કરું શું કરું એ તો આવી રીતે માણસ પછી જ્ઞાની થઈ ગયા એવું વાતો દીક રહી અરે પેલા બે રૂપિયો કરીને આપે મને વધારે આપું ને ના ના હું શું અહીંથી અમદાવાદ ની ટિકિટ એક રૂપિયો છે આપડે બીજું શું જોઈએ તો સ્ટેશન પર ઉતરી અને અદ્વારા અમદાવાદ ને તો જતા રહીશું હવે લખેલું નહીં કોઈ કારણ કે એટલો બધો મને એવું પાવર કે મારે ક્યાં જવાનું છે તો આગળ જવાનું છે તારે આટેડવા આવશે એટલે કાંઈ આગળ લખીને જઈશું એટલે તારે સરનામ કોઈ લખેલું નથી આખી જિંદગી કોઈનું એડ્રેસ નહીં લખ્યું નથી હવે ખરી ખાલી હવે સ્થિતિ બદલાઈ ગઈ પેલા માસ્તરે કહ્યું કે ભાઈ એક રૂપિયા નહીં એ કરનાર ઉપર જોઈએ ક્યાંથી આથી એક લાવવું આમ કરો ને ટિકિટ વગેરે બે જવાની વાસના સ્ટેશન માં ઓખાણવાળો છે તો આથી નીકળી જ લો એ તારીક વાર બચી બેસાડી ઉતર્યા સ્ટેશન માર કે છોડાય બે કોને વધ્યા પેલું ચોરી કરી ને એટલે પછી કાગળ ક્યાં લીધું ક્યાં લઈ લખ્યું બ્રધર હું રીતા નથી આ નાસી જતો નથી પણ મારી આવી ઈચ્છા મારું પ્રહૃત બદલાવી છે કે હું અમદાવાદ કરું એટલે હોળા ફા ના કરે પછી તો આવડી બધી ઉંમર નો છોકરો નાસી ગયો નાખી ગયો નાખી આપણી વાત રહ્યો એ બાળીજનો નાખી ગયો કોન્ટ્રાક્ટ ધંધો કહેવાય એટલે ક્યાં નથી બે પીછા ગયા પછી એક ભગ્ય વાળો બેસી ગયો ગાડી અરે એ ગાડી બેઠો તે ગાડી વચે આને ટ્યુશન ઉતર્યો ક્યાં તૈયારી અમદાવાદ ચાબા પીને પછી જાઓ કેટલે તમે બધા ચા પીતા સર્કલ હતું ચાબા પીતું એટલે ચાબા પડી જ મળી ગઈ મળી ગઈ પછી આગળ જાય તારે અમદાવાદ પહોંચ્યો અમદાવાદ અંધારથી ચાર પડ્યો કે બિહારના નથી ઘોડાગાડી ઉજવાના ને તો ઘોડાગાડી અંધારની પોલ કહીએ છોડી દે આગળ બિચારા શું કહ્યું એ પોલનું એટલું આવડે બીજું કોઈ ના આવડે તો ઉતર્યો વિચાર કર્યો કેમ તો આખી રાત દાડો નહી જડે આપડે અમદાવાદ ના ભૂમ્યા નથી બઉ વખત ગયેલો નહિ બે ચાર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 કોઈ પણ હોટલ વાળું મેં હોટલ વાળું પૂછ્યું નજીક માં આવશે પછી હોટલ વાળા ને પૂછ્યું હા અહી તમે ધારણીપુરમાં અહી આ રસ્તે સીધા તારે જાઓ ને બરોબર ધારની પોઈ જડી ગઈ ગઈ અને પછી ગયા મુંબઈ જોઈને જુઓ તા ત્યાં નીકળી જાય શું થઈ જાય લાઈટ સ્ટ્રેટ થઈ જાય થઈ જાય આ લાઇટ લાઈટ હોય તો નાના રૂમ સારું લાગે કે મોટા રૂમ વિશાળ રૂમ માં એક લાઇફ માં લાઈફ ને શું કે નામ પાડેલું નામ તો એનું પોતાનું છે બે વખે નીચે આવનભાગ આવી રીતે થઈ છે એ ધંધો મારો નહીં ધંધો મારો નહીં હું તો કોન્ટ્રાક્ટર નો ધંધો વારો આ બધું માહાય નઈ સાહેબ હા તારે તારી જોડે કરીશું પછી એક એમના સારું રહેતા તા પૂજાથી કરીને આપડી ફરકીના આ રૂપિયા અને બે જોડે ગાડી લઈ કેવા આવું કરું શું કર્યા હું નથી ફાવતું અત્યારે મેં હવા માં નક્કી કર્યા પેલું કોન્ટ્રાક્ટ હતો સર્વિસ હું કરું નઈ ત્યારે દુનિયામાં લીધેલો પણ લીધેલું સર્વિસ કોઈ ની કરવા માટે ધંધો નથી ભલે પાન દુકાન કરી સર્વિસ કરો એટલે સર્વિસ નહીં કરી કોન્ટ્રાક્ટ નું શું કહ્યું મેન્ટ્રાક્ટ ધંધામાં સારો તમારો કોન્ટ્રાક્ટો મને સોંપો જે કામ સોંપો એની જવાબદારી બધી મારી તમારે આવવાનું શું અને પછી જે તમારે પર્સન્ટેજ આપવા મને આપજો શું કરે એને બહુ ગમ્યું કે સાહેબ બહુ સારું કહે એવું નથી કહી રહ્યા ઘેર આમ એ આયા તમ તો મનમાં એમ થઈ ગયો હરજ પાસે વાંચવા દેખીએ રાતા આવી રહ્યો છે ને આતમાં જ જ જ જ રયા આવ는다 પછી બે પાટ પાટ ઓર બધું આ જમનાબે થેલી યાદ રે આ કે રાદોમી ચોપડી માં ઈ ગયા કે કોણ જમનાબે ચોપડી માં ને તા તા ચોપડી માં આનો રાઈ છે દાદા હે હા હા રિલેટી પૂજ્ય ભાઈ પૂછો હું તમને બધી ચોરી ચિંતા કરે ચિંતા નહીં કરે ઘરના પૈસા ને ખાઈએ તો એ પાર ગુપાથી દાદી છે ને તેમજ ભાઈ બન કહેતા ને એટલે શું નામ કેતા મને યાદ આવ્યા ભાઈબંધ થાય તો અને પૂછ છે બી <mata> કહ્યું અને પેલો ટૂંકા મજા આવી કે વખત બગડ્યો અરુણ બેન ના ફાવી તમે આ વાત થાય તમે બહુ એન્ટ્રેસ નથી પણ અમારી આ પરિસ્થિતિ આવી થઈ જિંદગી નહી તો મેં નક્કી કર્યું નથી કે હાથ ધરવા માટે નથી ખબર ને પણ તે લીધે નું આપેલું કરું શુભ બનાવવા પડતા ફાદર ફાદર પધર અમારા પિતરે એક શુભ હતા શુભ એટલે બે સમજી ગયો કે આ કન્ટ્રાક્ટ નો ધંધો કરે છે પૈસા થોડા મેટ્રિક થઈને લંડન મોકલી ફાધર ને બ્રધર બે આ કયા વાતો સાંભળી ગયો મેધર શું મને સુભો કરે છે સુભો શું થવું ફાધર ને શું ફાયદો ફાધર મારો છોકરો શુભો બ્રધન શું કે મારો ભાઈ શું શુભો છે ને એના લાવા ખાતર એમના લાવા આવું બેક વાર થાય બોકળો બનાવે મને ટેટકાવે સ્વામી રી પણ દાદા ભગવાન બીજી ત્યાં રહેતા માણસ માણસ પાછો આપેલા ત્યાં પરિસ્થિતિ બધા આપડા પાટી પંદર ની ઘટ વાય જ ભાઈ ભાઈ અને કોળ વેચ્યા કરે રાતે કોળના ટુકડા ટુકડા કોલ કોળ હોય ને તે વેચે પાછા આપડા તારા પૈસા છોડો બેઠા ન લે ને લે બસ સત્યમાં વાત કરો તમે કહો ને કુલા પણથી જાણવા જેવું છે બહુ જાણવા જેવું છે જનપ શું શું પોણે બનાવ્યું છે તો શું છે કે એટના નોટ ખાતા બધું છે નમ કે આવો જોજો કાકી સાહેબનો રોગો તો રોગો કરો મને ઓવું એમને ઓળખવું સાબરું ચાલુ સંસાર અસાર છે એવું શા માટે કહેવામાં આવે છે એવું છે છોડી વાત સાર લાગે છે પોતે કે શું કેવા માંગે છે કેટલી દીકરીઓ બે દીકરીઓ બે એક જ બાપ ની પ્રજા મોટા બેની મોટી મારી પેઢી ટૂંકી છે મને બધું જુદા લાગે ને મૂળ તો જ્ઞાન મારે મમતા જ ને એટલે મને જુદા ના લાગે એટલે મોટી કરી ને કેટલીક આવે એ થઈ થોડું ભણત્ય પડી હજી રિપેર કરી હાલ શું થાય રિપેરિંગ હું મનનો ડોક્ટર છું બધા બઉ મનનો ડોક્ટર છે આ ડોક્ટર ની જરૂર આ ડોક્ટર હશે ને એમને મારી જરૂર છે તારે ગમે કયા ગામ અમદાવાદ ના રહે છે તમારું જીવન પરિવર્તન ક્યારે થયું અટકું થઈ ગયું જો જીવન પરિવર્તન થયેલું જ હતું એ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 મારા હંકાર ને જોખેડે નહી ભડકો થાય સંખેડતા પેલા તેલ જાય ક્ષત્રિય પુત્રો રાહ જોઈએ ને ધીરજા હોય બધું પરિવર્તન થઈ ગયું ઓગણીસો અઠાવન થી પરિવર્તન થયું અને ત્યાંથી પચાસ હાજર માણસો પેલા રાગે શું પણ કોને ગુરુ થઈ બેઠો નથી હું ગુરુ થવામાં હું તો આખા જગત ને ગુરુ મારેલો જ નહીં જગત આખા જગત ના તરીકે જીવું આ મને જ્ઞાની કે ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન મેં પ્રગટ થયા હતી મારા ટેન્શન છપ્પન ડિગ્રી છે અને ભગવાનના ટેન્શન સાઠ ડિગ્રી થયા છે એટલે મારે ટેન્શન સાઠ ડિગ્રી પૂરી કરવી છે એટલે હું આમ કરીને નમસ્કાર કરું છું દાદા ભગવાન ભગવાન પણ આ જે જ્ઞાનીપુર નો ભાગ છે એમ પટેલ પોતે જ્ઞાનીકુર થયા છે એ વલની અફરવે છે એટલે એક પણ ભૂલ થાય નહી અને બધા ખુલા તમામ પ્રકારના વલ ના ખુલા સાથે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 કારણ નો ખોરી ગુલાબી રહ્યું છે તમે કવિ બધા જવાનતા રિહ ની પૂર ની પૂરે જતું રહેશે એટલે તો હું તને ગેરટી આપણે માગો એ મળે જે માગો કેશ બેંક ઉદાર ના છે પાકો થઈ ગયો એટલે બેસી થી ક્યાંક લે રોગડું લઈને